એક હોય બધા દેખાય છે જેનો દેહ પણ પ્રકાશિત છે અને પછી બીજા દેવ લોકો છે केलाक देवो स्त्री हाथी होनी देवी जाए यू बीजू कोई के नहीं होती बीजो प्रश्न सूर्य ग्रहण के चंद्रग्रहण साल से ત્યાં ભારતમાં તે સમયે વસ્ત્રદાન ધ્રવ્યદાન સોનાનું દાન પિતળદાન અન્નદાન કેમ આપવામાં આવતું ગ્રહણ હોય ત્યાં સુધી કઈ પણ લોકો કેમ ખાતા નહીં હોય આ લોકો ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય છે તે ફોરી કોઈ દાન પાન આપતું નથી અને ફોરી છે તે ગ્રહણ હોય તો એ ખાય છે તે અને કશું નુકસાન થતું અને આ ભારતના લોકોને નુકસાન થાય છે એનું શું કારણ છે કારણ કે આ જ્યારે જે દેખાડ્યું છે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે તમે વસ્ત્ર આપો દ્રવ્ય આપો બધું દેખાડ્યું છે એ દવાન આપવાની તમને તેવું પડે તમારે સારું કામ થાય એવા નિમિત્ત માટે તમને કરેલું છે ખબર પડે ને આવું થાય ત્યારે અમરમાં એમ થાય કે આપણે દોર નહીં આપીને બંધાઈ જઈશું એટલે એ નિમિત્તે દવાન આપે પાછું તે વખતે ખાય પણ નહિ અને પાછું શું કેસ તપેલીઓ હતી ને હોલીઓ હતી ત્યાં હોલી એટલે તું જાણો છુ બધી શું જાણ માટલી અંદર કાળી માટલી હોય ને તેમ ભાત બરાવે ખીચડી બરાવે શાકે એમાં બનાવે કઢી એમાં બનાવે બધી માટી આવડી આવડી હોય તેને બી બનાવે લોકો હવે એ બાર મહિના થાય ને તો એ ના નાખે આ લોકો ભાગે નહી તો એટલે આ લોકોએ હિસાબ કાઢેલો કે આ લોકો કાયમ ગંધવાળું હંગરી રાખશે એટલે આવું કે નાખી દેવાનું કે છે સમજે ને એટલે આ ચોપવટ કરવા માટે સાયન્ટિફિક રીતે સમજાયેલું છે આ લોકોએ પછી ના હંગલ પડે તો ઉદોરી થઈ જાય તો સમજે કેટલાક લોકો આ બધું જે દેખાડ્યું છે ને સાયન્ટિફિક રીતે ખોટું સમજાવવા નથી ગયા તારું સમજાવ પછી ત્રીજો પ્રશ્ન હિમંદર સ્વામી ના વિશે કહો જીવન હિમંદર સ્વામી કૃષ્ણ ભગવાન જ્ઞાન આપી દીધું ના કૃષ્ણ ભગવાન ને એમના કાકા ને દીકરા ને અવિનાશ ભગવાને આપી દીધું એમના કાકા અને મહાવીર ભગવાન ને આપો પ્રગટ થયેલું એમના પૂર્વ ભાવ ગુરુ પાસે લીધેલું આ ભોગ પ્રગટ થઈ ગયું સિમંદર સ્વામી આપ્યું નથી સિમંદર સ્વામી અત્યારે અહીંયા આગળ હરિહંત કોઈ છે ને એટલે હરિહંત આપણે એમની પાસે છે એટલે આપણે એમનું નામ દે દાદા ભગવાન અથું એટલે નમસ્કાર પહોંચે તેનું ફળ મળે છે અને અહીંથી જ્ઞાન લઈને ત્યાંથી પાંચમો આરો છે ચોથો આરો છે અહીંથી ત્યાં આગળ સ્વભાવ સારો થઈ જવાનો એટલે ત્યાં ખ્યા જઈ જવાના ત્યાં શ્રીમદેશ પાસે જઈ રહ્યો છે એક અત્યારે બે હજાર મોખે જવાનું એમની પાસે જઈ રહ્યો તેથી આ ડેરાસર ભરાઈએ છીએ ભલે અહીંથી સંકેત થયો નહીં તો અહીં ડેરાસર નહીં જરૂર એના નમસ્કાર એના માટે બધું આપણા જગત જગત નું દર્શન કરશે નહી કૃષ્ણ ભગવાન સ્વામી દર્શન મહાદેવજી ના દર્શન કરશે ગણપતિ ના દર્શન કરશે અંબાજી માતા ના દર્શન કરશે મહાદેવ આ બધા દર્શન કરશે લોકો નું કલ્યાણ થશે આપણા બધાનું કલ્યાણ થઈ ગયું પણ પાછળ ના લોકો નું થવું એટલે આ લોકો મતભેદ ઓછા થાય એટલા બાબત છે આ બધું સમજાયું સિમંદર સ્વામી નું ભાઈ હજુ દોઢ લાખ ની ઉંમર ના થઈ ગયા છે હજુ કે મોક્ષ્યો છે પ્રશ્ન શું પૂછવો એજ પ્રશ્ન છે હા જાણવાની ઈચ્છા તો કઈ ગણી જાણવાની ઈચ્છા તો ઘણી છે એ તો પૂછો થાય નહીં चढ़ी नहीं तो आज ठीक है લઈ ને આયેલો છો સામાન આ તમે કભેરા નથી તમે નિયમિત માત્ર છો શું બધું સામાન લઈને આવેલો આવતા એમ કે તમે મારું તો પૂછ્યું ભાઈ ને પેલો પુરા બરાબર જોઈશું તો કે જેને પેહલા પોતાના ગુરુ કર્યા હોય એ દાદા પાસે જ્ઞાન લઈ શકે જ્ઞાન હોય એટલે આપણને ગુણ્યા તરીકે દેખાય ધર્મ દેખાડે ધર્મ દેખાડે ધર્મ ના કરો એમ ગુરુ ધર્મ ને આ ધર્મ ધીપ જવાનું ધર્મ થી જ્ઞાનિક ધર્મ ના હોય ગુરુ ધર્મ બતાડે ધર્મ થી ધર્મ લાદ ગુરુ દ્રવા દેવાના ગુરુ પાસે સાઈડ ને ખાત આપણને ગમ્યા હોય એમ શાંતિ થઈ હોય ગુરુ આપડા આપડા પુષ્ટિ માર્ગ માં બધા કંટી બંધાવે છે ને બધા ધર્મ ને દેખાડે બધા ધર્મ ધર્મ ને દેખાડે અમ છોડાવે ધર્મ પકડાવે ન તો આ મુક્તિ થાય ધર્મ નું પદ પુણ્ય થાય ત્યારે અધર્મ પદ પાપ થાય એ પુણ્ય પાપ ને જ્યાં આગળ કામના નથી એમ આવે છે ત્યારે મુક્તિ થાય તો આપડે બનતી कस चलावो चला ते तो बैरा उपर रात चलाई बैराज चलावे हाँ हाँ चला। तो सारे जो होती होती उम्र काशी है અને જ્યાં સુધી જવાની છે ત્યાં સુધી પછી પણ આવશે સમાધાન કરવાનું મારે તમારી તમે અમારી પર ચલાવશો નહીં આપડે બે સંસાર જિંદગી કાઢો સારી રીતે રાત ચલાવ ફોટો ચાલે વખતે રાખવો છે આદા થાય પાણી એ પાય બીજું કરે શક્તિ રાખાયું મોદા પડે તો આપડે કરવું પડે સમજે ત્યાં આવું કેમ થાય નઈ સ્ત્રીઓ બધું શિક્ષા છે પેલા તો ત્યાં કરતો સવારમાં આપડે બહાર જઈએ બપોરે ઘરે આવીએ ત્યારે મોન પવા ના મળે साजी आगे ये ये सामे जीप चला चलाज करे चला चला चला <laughs> <laughs> <laughs> आप ज्ञान लीधा पीवा रीते नहीं करते तब आशू આપણું મોડું બંધ રાખીએ જ્ઞાન લીધા પછી અમે અમારું મોડું બંધ રાખીએ છીએ પણ એ લોકો તો ચાલુ જ રાખે છે બેનો વિચારશે હું જે આવું એ ના હેરાન કરતા આપડે શા માટે હેરાન કરીએ બંધ છે ને આ સ્ત્રીઓ એકલા થઈ ગયા હોય ને દાડે કઈક વાત સાંભળી હોય ભૂત નું પુસ્તક વાંચ્યું અને એકલા સુર પ્યાલોડે ઉંદો પાડી નાખે ને આ સુજા થી જ ભડકે આનો ભાગ જેવો ધણી હોય ત્યારે જ નહીં ભરતી એ જાય આપડે તો લોકો રૂપિયા રમાયે છે રૂપિયા રમાય ને પણ સારી રૂપિયા રમાય છે મોટા ભાગે તો छूटछाट मूकानी अमने कहो ना वे पड़ती